બે હજાર એકતાલીસ ના પ્રકરણ સ્વામી નારાાય શ્રી હરે કૃષ્ણા અઢારસો ઇઠોતેર ના પોષવ ચૌદશમો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ त्री मत्ये त्री ने ते उपर छीट रजी थी ने मस्तक पर श्वेत भाग बांधी पोताविंद आग मुनि तथा देश देश नरिभक्त सभा बनाई बैठी थी અને પરમહંસ તાલ મૃદંગી કીર્તન બોલતા હતા ભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યું છે તેનો સર્વે પરમહંસ મળી ને ઉત્તર કરો પછી પરમહંસ કહ્યું જે મહારાજ એ પ્રશ્ન અમને સંભળાવો પછી મહારાજ બોલ્યા જે સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પરિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ શા માટે જે માયા થકી જે ચોવીસ તત્વ થયા છે તે જળ ચૈતન્ય રૂપ છે પણ એકલા જળ ના કહેવાય તેમ એકલા ચૈત્ય પણ કહેવાય પણ સરખી જીવ તેમાં જ્ઞાન વિશેષ છે તે જીવને જયારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતકરણ ના ત્યાગ કરીને માયા પર જે સરખો તે સરકો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાન ના સ્વરૂપ નો સંબંધ રહે છે તેટલી પણ રહેતી નથી માટે એ સમાધિ જ્ઞાન તથા જે ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે એ નથી પામતી એ પ્રશ્ન છે પછી પરમહંશે જેની જેવી જેની બુદ્ધિ પૂગી સાક્ષી જે બ્રહ્મ એ તો માયા માંથી ઉત્પન્ન થયું એવું જે ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે સમાધિ કરીને તુલ્ય ભાવ ને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે ને તેને જ્ઞાન ની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ તો જયારે તપને તપને ને નિવૃત્તિ ધર્મ વૈરાગ્ય તેને તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ અને કામ એ રૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તો પણ એકલું જ્ઞાન જ પામે પણ ઇન્દ્રિયો વૃદ્ધિ પામી દશા આવે સિદ્ધ દશા ન કમાય અને જે સિદ્ધ હોય અને પ્રવૃતિ માર્ગ તો જનકની પેઠે કેવળ છે ત્યાં શ્લોક છે યા નિશા સર્વ ભૂતાનામ તશ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની તા નિશા એ શ્લોક એ અર્થ છે જે જેને વિશે ભૂત પ્રાણી માત્ર સુતા છે તેને વિશે સંયમી પુરુષ દ્રષ્ટિ વર્તતી હોય તેને દેહ ઇન્દ્રિય અંતરણ કોરે શૂન્ય ભાવ વર્તે છે તેને દેખીને અસમજુ હોય તે એમ જાણે જે આ સમાધિ વાળા જ્ઞાન ઓછું થઈ જાય છે પણ છે રજોગુ પછી રજો ગુણ તમો ગુણ માં તથા હું દેહાભિમાની છું તે મૂર્ખાઈ માંથી કઉ છું માટે સમાધિ તો દેહ ઇન્દ્રિય અંતઃ કરુદો પડી ને વર્તે છે તો પણ જ્ઞાન જ્ઞાન વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો અંતઃ આવીને વર્તે તો પણ પોતાને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં પ્રવૃત્તિ તો જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિય અંતઃ કર્ણ ની શક્તિનું વૃદ્ધિ પામે અને નારદ સંકાધિક સુખજી જેવી સિદ્ધ ગતિ પણ પામે વિધિવતનામૃતમ એવી રીતે થયું સહજાન ગોવિંદભાઈ બંને નિવૃત્તિ ધર્મ વેત માં થાય છે ક્યારેક નથી પામે પ્રશ્ન એટલો છે પછી આપણે કઈક જાણવું પડે કે નહી હ પણ પૂરો સાંભળીએ નહીં ને હા એટલે વહી જાય ઘણું અમે જોઈએ વચના અમૃત આખા સંપ્રદાય માં વન જાય ત્યાગીઓ વાંચે ને ગ્રસ્ત વાંચે આચાર્ય વિચાર કરવો જોઈએ અને આ બધા વધી જાય એમ જાજુ કરીએ છીએ આપડે પાંચ પૈસા તમને મળે તો દાન કરી દ આ દાન કરવું જોઈએ અંધાકરણ રોકી ને જ્યાં જતા હોય ત્યાંથી બારણા બંધ કરવા જોઈ અહી આ જ્ઞાન પ્રાપ્ત થાય પૈસાથી થઈ જાય ખુબ સેવા હું કરે દો ત્યાંથી થાય પાછા માની લે અમે તો બઉ સેવા કરી ભાઈ તમારે તમારી રીતે માની લીધું ઘેરે કેમ કાયમ આવશે મલોખા ના ગાડા કરે કાના ગોડલા બનાવે બનાવે પછી વાડી કરે હું ચલાવે પાછું બાંધે એટલે એમાંથી બધું ઉત્પન્ન આવે ને એનાથી ઘર નો વ્યવહાર ચાલે ને ઘરનો વ્યવહાર આપણે આ બધું કરીએ છે મલોખાના ગાડા જેવી વાત છે હો ઘડી માં મહેનત પડે એટલે કોઈ કરતું નથી મેહનત બીજી નથી વાત પણ એ તો વિચારે કોઈ ન કરે વિચારે આ તો વૃત્તિ રૂંધે એને રોકવા શીખે ત્યારે આ વાત થાય ભાઈ તમે નગરો સાંભળી લ્યો છો ધારી ની બાજુ બોલવું જઈએ ભગવાન ના માર્ગ માં પૈસાની જરૂર જ નથી સમજણ ની જરૂર સમજણ જે કરે એને થાય ગરીબ ને થાય પૈસાદાર ને થાય ન કરે તો બે માંથી એક નો થાય સમજણ સમજણને માર્ગે જાય સમાધિ થાય આને જ પૂછ્યા કરું જવાબ કેવાની વાત બોલો એમ પ્રવૃત્તિ ને વાત નથી આમાં જે પ્રવૃતિ લખે છે ને એને આપણે વિચારવી જોઈએ ખુબ ઠેકાણે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ જ અને નિવૃત્તિ હોય તો એ પ્રવૃત્તિ ઘણા કામ ઘર ના કામ ન કરેવારમાં ન જોડાય માળા લઈ લીધી ઘરો પ્રવૃતિ કારણ કે એનું મન પાછું આવીને જો મૂર્તિ માં ઋત્યુ હોય અને આ અંદર ને લડાય એને જોતા શીખો હોય તો લખી દેવાય એ કોઈ જોતા શીખતું જ બારલી પ્રવૃતિ ન કરે બાર પ્રવૃતિ એટલે શું કહું અરે છોકરાનું કામ કરતા પ્રવૃતિ વાળો સારો એનું કામ તો કરે હશિભાઈ શું કરોટલા ખાય છે અને કામ કઈ કરતો નથી પોતાનું ન કર્યું પૂજાનું ન કર્યું માળા પહેરવે એટલે કઈ ન કરે હવે એને નિવૃત્તિ માંડે આ સંસારી જીવો એને નિવૃત્તિ માં આવે નીવડાવ બેઠો છે નહી થતા હોય એમ ને હે એ કરતા પ્રવૃતિ મારીઓ હોય એને ઘાટ સંકલ્પ નો થાય એને ઉલટા ઓછા થાય કઈ કામ કરવું ને છોકરા કામ કરે અને આપડે બેઠા રહી બસ એટલે નિવૃત્તિ હોય દોષુભાઈ ઊંડા વિચારો તો બીજું કાંઈ ન અરે ભાઈ તું છું એકને તો પકડ પણ એ પકડવા માં જ વાંધો કામ કરવું સારું લાગે પણ આ મન પકડવું ને એ અઘરું છે મન ને રોકવું બીજે જવા ના દેવું એ અઘરા માં કામ છે નિવૃતિ કેને કહ્યું પ્રવૃત્તિ કેને કહ્યું ગીતા ભગવાને કહ્યું કઈ કામ કરતો નથી નિવૃત્તિ ભરાયનો તારી સુખીયો એ જગત નું માપ ન હાલે એ તો દુખીઓ ઘાટ સંકલ્પ નું જોર છે એ કયા માયા માં નિવૃત્તિ કરતા તો પ્રવૃતિ ઘણી સારી કે પ્રવૃતિ માં જગત ના મેલ ઓછા રહે છે અને દિવસ કરવું જ જોઈ ભાઈ પણ હમેશા વાંચો છો તો સ્થિર થઈ ગયા હે મોરારજી ભાઈ એ વાંચે એકલા ની કેવું હોય તો કહી દરક વાર રોકાતું રોકાતું કેવાય એકદમ નો કેવાય કારણ કે એ વસ્તુ ને આપણે વિચાર પૂર્વક નિવૃત્તિ તરત જ અહી જોવું જોઈએ આપડે તપ શું છે વૈરાજ શું છે જ્ઞાન શું છે કઈ જોવું તો જોઈએ ને એ જોવા બેસો તો અહીંયા શૂન્ય સિવાય કાળી ન મળે માન્ય પછી આજે નિવૃત્તિ અને જે કોઈ માળામાં કઈ ન હોય હૃદ્ધિ રોકાય છે વૃદ્ધિ રોકાતી જ નથી જોવો તો ખબર પડે નકર નહી હોય શાસ્ત્રો માં તમારા સંસાર ના વ્યવહારો છતાં એને નિવૃત્તિવૃત્તિ માય એ ધંધામાં અનુસંધાન જેનું રહી છે ને એટલે એ નિવૃત્તિ જો અનુસંધાન એમાં ગુમાયું તો એ તો પ્રવૃત્તિ છે ઈ પ્રવૃત્તિ ને નિવૃત્તિ બનાવવી હોય તો ભાવ બદલાવી લેવો પડે જો આ તમે બધા સારો વિવેક સમજુ બુદ્ધિ વાળો સ્ત્રી ને બાળકી સ્ત્રી નહીં જયારે જોવા મળે ડાયો માણસ તર તલ ખરાબ સંકલ્પ ન થવો જોઈએ અને મૂર્ખ છે ને એ જેવા સંકલ્પ કરવા એટલે છો એક વસ્તુ વખતે પડી રહી અને તમને એમ થાય છે કાકો બરાબર ને એ એ એવી રીતે માનસિક વૃત્તિ છે ગૌરા બેઠા હોય ત્યારે મારી વાત જોયા કરવું જોઈ આ ગોથા મારે છે કે ઠેકાણે છે અટકાવતા શીખવું બેની લડાઈ છે લડાઈ માં જીવ છે ને એને સમજ પૂર્વક મન ને કહ્યું અરે ભાઈ મનવા તો બધા રાજ્યો ગધડો હતો ગધેડાની રીતે શું કેતો એમ ક્યાં કરતો ઘોડા માં ઘોડા ની રીતે માણસ માં માણસ ની રીતે અરે મનવા ચોરાશી લાખ યોની ત્યાં કહ્યું એમ જ મેં કહ્યું હવે કઈક તો ભાઈ આ વિચાર કરી મે તને આચો એક ફેરે મને જેવું કેસે આ એક ફેરે હું કહું એમ કલ્પા કેસે લુચો હતો મનવો એ પોઈન્ટ હાજો એટલે જરા થી બોલે થી ગયો રે રે મનવા ભગવાન જંગલ પર મૂકી દીરો રહી થયો તો મિથા મધ્યવીયત ગતમ ્યા અને મિથ્યા મધ્ય વિયત ગતમ એ દાન બિંગા એના મધ્યમાં સુષુમણા નારી છે મન ને જીવ બે રહ્યા છે ત્યાં રહી ઊંઘ આવે ઊંઘ આવે એટલે ભગવાન બોલાય મનવાનો ધર્મ તો ભગવાન બોલાવવા છે ને જગત ના ઘાટ ઘડીને બોલાવે અને કા ઊંઘ લાવીને બોલાવે જો આ જગત માં મીઠ્યા મધ્ય ઊંઘ ને કરવા ન દેવી જોઈ જાગતા રહેવું જોઈએ ચોર કરી ગયો ચોર ને કાઢતા શીખવો જોઈએ બધે કરતા હશે ને આપણે આપણી વે જ વિચાર કરો માનસિક પૂજા કરવી હોય ધ્યાન કરવું હોય તમને ઊંઘમાં નાખી દે ભગવાન ભૂલાવી દેવા છે ને તે પ્રકારે ભૂલાવે અને કઈ દે ને ભૂલાવે મિથા મધ્યવી કથમ નું ભગવાન ના ચરણ અરવિંદ આવી જાય અને બીજા કે છે કે ધ્યાન કરે તો આ કઈ જાતનું ધ્યાન ભાઈ હે શાસ્ત્ર આમ કે આ એને લગતું જાય ભલે ગમે એટલે આ વ્યવહાર માર્ગ ની ક્રિયા કરો છતાં નિવૃત્તિ કેવાય અને ભગવાન બે માં જન્મ મરણ તો એમને ઉભા રહી છે ખબર માણસ કે હવે એને કામ છોડી દીધું પલાણો ને છોકરા કરવા દેતા નથી ને મારો આનંદ છે શેનો આનંદ ઊંઘ વાજ હવે ઊંઘ ને રોકી ને ભગવાન ને પકડવાનું હોય તો બરાબર ને વિચાર કર્યો અભ્યાસ કરી દો જોઈ તેમાં જ એક થઈ જાય અમી આ સાધુ હોય ડુંગળું મોટી ના ધ્યાન કરવા દેવું જઈએ ને ખબર ન હોય માથું એ ખોવા માંઈ કરતા હોય પાંચ રૂપિયા વાપરવા આપે એટલે આવડો ઘર કામ ન કરે ઘરકામ ન કરે એની મારા નિવૃત્તિ માને લ્યો એ ક્યાં નિવૃત્તિ નિવૃત્તિ કરી કામ ની નિવૃત્તિ પણ પ્રભુ ને જે વરવા પ્રભુ વરવા કઈ નિવૃત્તિ નથી લીધી આવવા ના દેવી અને ઘાત સંકલ્પ નો થવા દેવા જગત ના પેલા થાય ઘણા હોય છોડે જરા તો છોકરા રમાડવાનું કામ રાખે કર્યા હોય હોય ને એને રમાડવાનું કામ રાખે અને નિવૃતિવૃતિ પણ પ્રવૃતિ અને નિવૃત્તિ સમાધિની દશા થઈ જાય તો જ્ઞાન ન થાય છે મરડવા શીખે ત્યારે જ જ્ઞાન થાય છોડે જ્ઞાન નો થાય તમે મજૂર ને રાખો કામ કરવા કામ મારું છે એનો આવેલો નફો એ મારો મનાય ને તમે એને ફારો જાણીને પાંચ રૂપિયા વધારે દિયો તો એવડે રાજી થાય પણ કમાણી એની મનાતું જ નથી એ ચાલતા ચાલતા ધ્યાન થાય શું રસ્તો કાપવો હોય ને તો એ ધ્યાન થાય ને કામ ભગવાન ને મેળવતા ચાલવાની રીતિ પહેલી બદલાવી લેવી જાય ડગલું ભરે જા બદલી ગયું કારણ કે ડગલું મૂકવું તરત યાદ આવે નથી નથી અને એનું ચાલુ એ ભક્તિમય પછી ગણાય વ્યવહારિક નો યાદ રહેવાને જોયા છે વડતાલ વણતો બેઠા હોય પણ સમજે ગુરુજી વાત કરતા આવે પાઠશાળાનો દરવાજો કરતા કરતા આગળ ને આગળ હા પંદર પગલા ચાલુ પાઠશાળા ઉલ્પરા માણસ બઉ ઉતાવળા વન પાછા આવી ને તો આવ્યા બધા ઉભા થઈ ગયા પગેલા નીકળ્યો આવતો હતો એમાં ખબર ન રહી આ દરવાજો હોય એટલે આગળ જોવાનો આ દાદરા મોડું થયું હવે ઉઘાડો પુસ્તકો ઉઘાડો હાલો હા તબક્તો ભૂલાઈ જાય અને આપણે નવરા હોય તો નિવૃત્તિ જીતતા શીખવી જોઈએ અને જાગ્યા પછી પાછા ભગવાન યાદ આવવા જોઈએ જો તમે એમાં ગયા તો માયાના પેટમાં ખાઈ જઈ લો નિદ્રા એટલે માયાનું પેટ એમાં તમે ગયા આ જાગૃતિનો નથી છોડ્યો ઘાટ સંકલ્પ નથી છોડ્યા હે ત્યાર પછી ત્યાગ નો અર્થ થાય ભગત કહેવાર હું માલ ભાઈ તો કઈ છોડતા શીખવું જઈ છોડીએ અને ડબલ ખાડા માં જાવ કયું એને લગતું હે અભ્યાસ કરશું ને બધા આવો હારું આ તો પાડી બોરાજીભાઈ અભ્યાસ કરવો પડે હો એ વિના નો થાય વાત કઈ ન થાય હોળા ભેળા મે કહ્યું જાગૃતિ આવું એટલે આવે એટલે લેજો આવે ભગવાન ની ઈચ્છા બે